બીજા બધા અજ્ઞાન બધા શું કહ્યું બીજા બધા એમ જ હર્ષ અને શોખ વખતે જો આજર ન થાય તો બીજા બધા છે વિજ્ઞાન અને તે જ લોખ નો હેતુ છે પછી બધી વાત માં બધું અનંતવતા પટાક પટક કર્યો છે અને જયારે જરૂર એને જ્ઞાન આદર થતું નથી જ્ઞાન ને કરવાનું શું થાય છે એટલે જે આત્મજ્ઞાન છે તે અક્ષરો ની બાળક છે એટલે જે આત્મજ્ઞાન છે એ અક્ષરો ની બહાર જ છે આત્મજ્ઞાન જે છે એ અક્ષરો ની બહાર છે પણ સર અને અક્ષર બંને ની ઉપર છે શું છે હા સર અક્ષર ઉપર જેટલા આક્ષર છે ને માટે કઈ લઘુ પડી નથી લઘુ પડી અક્ષર માટે જગત આખું એ પછી કપાઉ હતો કે મારવી ના વાંચો પણ બધા અક્ષર માં સકડાયેલા કદ આપે નહી ખાલી વાતે ઘટે મનમાં પછી માને કે ભાઈ હા સારા ઘઉં ના મળેલાવશ્ય તું સદન ના રોકી નહી ત્યાં સુધી સારું પોતા નું તાર સદન કર્યા મેં પૂછો કરો કે ત્યાં નહીં તું સદન કર્યા કુ કે છે પુસ્તકો પર એક બાજુ રોકે જે સસન તો અને સજીવન મૂર્તિ કઈ પણ કરવામાં આવે છે પોતે પોતાની મારે દવા પાછી દબાવ શાસ્ત્ર દવા લઈ હમણાં કિના લઈ ને પી જવાનું મળવા સ્વાધ્યાય કરે હવે સદન જ્ઞાની ના આધારે સઘન છે લોક ના આધારે સદન ના કેવું કારણ કે તો બધી સ્વાધ્યાય થોડી જન્મ રવિ રમતું તો ચાલ માટે વાત કરવા જઈએ ને જેમ તેમ પણ જેને મોક્ષે જવું હોય તેના સાથે હેલ્પ નહીં કરેનિંતન મનન આત્મશોધન એને પોતાને ચિંતન મનન આત્મશોધન એ મદદ કરે ખરું ચિંતન મનન આત્મશોધન એ બધું સાધક ને મદદ કરે તો નિરંતર થાય છે નિરંતર એટલે રોજ બે ચાર પાંચ કલાક હાથે ચાલે કેવું પછી બીજું બધું વેપાર કરે બીજું કરે ધંધા રોજગાર કરે પણ જયારે ચારે સાધા થાય નુકસાન નહીં સારું છે કુન બંધાય આપડે આપણે બહુ સારું બને બધી વ્યવસ્થા ભલે ઉઠી વસ્તુ છે જો સરણમો એમાં ભાવ જાગે કે નહિ સવાર ફરામ નમ શિવાય શ્રી કૃષ્ણ સરણમ એમાં ભાવ જાગે કે નહીં જાહેર બધું લાભકારી હોય કાર્ય કે માં જવું છે કે રાજા થવું હોય તો સાધ્યા ની જરૂર નથી સાત સાત માં જતી હોય તારી શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત હવે જે કરવું શરૂઆત માં તો કઈ રાજા થવાય નઈ ને શરૂઆત માં તો રાજા કઈ થવાય નઈ ને શરૂઆત માટે શું કરવું આપો આપડે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 એક ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન હોવું જોઈએ ના થાય મુક્તિ અનમ ઓપ ને શું કરવા શું ભરો થોગી ગયું તમને નહીં તો ભાઈ વાત અહીંયા શાક લેવા માં કરીએ ને આપણે આત્મા પરિણામમાં બેઠા હોય બારનો નો માણસ કોઈ ક્રોધી આવ્યો બીજો કે કોઈ તો એને જીલગીરી થઈ જાય તો એ આત્મબળ ઓછું કે એ આત્મબળ પર વિજય મેળવવા માટે કસાર થઈ જાય જ્ઞાન બળ મેળવવું કે આત્મબળ નો એવું કોઈ કોઈ આપડે શાંત સ્થિર બેઠા હોય તે વખતે બહાર થી કોઈ ક્રોધી આવ્યો હોય તો તે વખતે છે તો આપડા પરિણામ બદલાય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 દેહ ની લાગતા નિરંકર શું કહ્યું એનો રાત્યો છે ભૌતિક સુખ માં પછી આત્મધીર્ય ખરાશ થઈ જાય નહિ તો પછી જ્ઞાની પૂછ ની પાસે જવું એટલે તમે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 પોતે લખ્યું જ્ઞાની બુધ ને ત્યાગા ત્યાગ સંભવે નહી જ્ઞાન થયું તે ત્યાગા ત્યારે ઉદય ઘર ના હોય ના હોય ના હોય પોતાપણું હોય તો ત્યાગ ચિંતિત માત્ર છે ત્યાગ જ્ઞાની પર ભરાય નહીં સતત પ્રમિક માર્ગ નું જ્ઞાની પદ કેવું પડે છે માર્ગદંડ મૂળ માર્ગદંડ જ્ઞાની પદ કેવું પડે છે બાકી ખરા સંપૂર્ણ જ્ઞાની કોણ એ જેને ત્યાગા ત્યાગ ના સંભવે એ શ્રીવદરા રાખી ત્યાગા ત્યાગના સંપ્રદાય કરવાનું થયું તક ના એ પોતે આધીન જ્યાં પોતા પણ નથી ગર્વ નથી ગાળતા નથી પોતાપણો નથી પ્રહ નથી એવી આશ્ચર્યની પ્રતિમા કહેવાય આ કાર્ય મોટું આશ્ચર્ય અને તેમની પાસે આ જ્ઞાન દર્શન ચારિત્ર જગત માં હોઈ શકે નહી જે જ્ઞાન દર્શન ચારિત્ર તપ છે એ સસમતી વિશે લાગશે સતન રહીત તમારો ભગવાન પરિણામ બદલાતો નથી થાય એ તપ ને ભગવાને તપ કહ્યું પરિણામ ના બદલાય થાય છે દેખાતા કોને હમણાતો તપ એ તપત ભગવાને નથી કહેવા એ તપ થશે સંસાર છે શું કે છે એટલે પુણ્ય બળ આપે પુણ્ય બળ આપે જ્ઞાન તો જ્ઞાન જ હોય જ્ઞાન માં તપ નથી તપ માં જ્ઞાન નથી શું કયું શબ્દ તપેલો હોય ને પૂછ્યો નહિ આ ટપત સાધુ ઓ એક તો સપેલા હોય અને તમે પીડી અડગાવો તમારે આઈ થિંક ભરવો બધે એક તો સપેલા હલ્પ લાગે મંત્રો ઉપયોગ કરવો ગુરુ એ મંત્ર આપ્યો હોય એ મંત્ર નો આની સાથે કરવો ગુરુ મંત્ર ગુરુ એ મંત્ર હોય આની સાથે એનો ઉપયોગ કરવો આપડે લાભ તો કરવો ના લાભ મંત્ર જેટલા જોયે એટલા આપસ મંત્રમના બાપ ને શું જવાનું ભાઈ આપે જ આપણને ફળદાયો ના ફળદાય મૂકવું શું કરવું કોક જ માણસ વેપારી ના હોય એવા જાય આપણને ગુરુ ગુરુ કોક જ માણસ વેપારી ના હોય ભાઈ ઘણા ઘરે વેપારી એટલે તમે આપડે માફકા અંદાજ લેવાનો ભાગશે ને બસ સંયમ રે નિર સંયમ રે નિરંતર વકીલાત કરવા શું કબ સંયમ નહી રાતે ઊંઘ થતા સંયમ ની બાર નહિ રાતે ઊંઘ થતા ને સંયમ યમને સંકા પર કે કે કે યમને મન ના અલ પા કે કે વિતે હા પા વિ દો કુમાબે એને કયમ છે તો કે વિતો પા હા બોજીઓ કરે ઉકેુંunta પેલો થઈ એમ આ ચાવાતા હાલોંગી જા ઉઠાતા સ એમ હોય સમજો તો એમ જતો જો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 લોકિક એટલે લોક માં કેવાન કે સંયમ ભગવાન બને કેન્દ્રિયો નો સંયમ કરવાનો ઇન્દ્રિયો નો ત્યાગ કરવાનો શું રોજમાન માયા લોક નો સંયમ કરવો નામ સંયમ કે આમને સંયમ તમારે વર્તે એ સંયમ ધીમો આ સંયમ ધીમો લાભ ઓછો મળે જેટલો સમજે હું શું કમાયો ભાઈ પાંચ લાખ ડોલર ભાઈ પાંચ માસ હજાર સંયમ માં મોફ થઈ ગયો ભાઈ સર્વા દુઃખો થી જ રસ દુઃખડે નહિ એક પણ દુઃખ કોઈ દુઃખડે નહિ ત્યાંનું નામ સંયમ હા જેમ છે તો બન્યા એમ આપ્યું દાદા ભગવાન તમને લાગ્યું એ શું કેવા માંગે આપના ચાર મારા હૃદય માં સ્થાન પામો એ શું સ્થાન પામ આપણું સરનું જેવું કે આપણું સરનું આપનું સર અંગે પછી થાય તૈયારો સાથે બધા જોડે ઉપદેશ આપણે સમજી વિચાર આવે ને વિષય નો પેલું અંતસ્કરણ આપણું મન બુદ્ધિ ચિત અંકાર બધું એમાં ફરવાઈ રહે પછી થશે આગળ ગાવે ના ગાવ બી વિચારે ગમતું કેવી રીતે નીકળે તારે ગમતું કેવી રીતે જાય વાંચ બરોબર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 ને મનનું સાંભળે ઘર બની ગયું મનનું સાંભળવાનું મનનું સાંભળવાનું નહીં આપડે વાત કઈ ને મનુ સાંભળવું જ નહીં સાંભળનાર કોણ દાદા મનુ જે છે ઢીલો કોણ થાય છે ઢીલો છે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 અને જે દરેક ચોક્ક બોલો નિશ્ચય દાનચોર કોણ છે એને આ બધું જાણો તો દાનચોર કોણ છે કોને સારી નિજ છે નિજ કોણ તો સુધાર્પણ સુધાર્પણ એ મે મહેસે દાનચોર આ નિતે તો સુધાર્ත්මની તો નથી એ નીચે આ રાખે આપડે ગલી બધી કહીએ થાય નહીં જોયેલું છોકરા જ્ઞાન જ એમ કે થાય એવું કેમ પડે તે વખત આવા વિચારો ના આવે એક વખત મનમાં વિચાર આવે બધા ના આવે સાહેબ ખરાબ છે આ ઘર થોડાયું નથી આ ઘર સારું જરા આપડું રસણ કેલું કરે છે દલીલબાજી કરે છે અને તેવો કટા કરે છે ને ફીને તે છે તે લગીન કે દલીલ કરેલા કે દલીલ કરતા ન મો દલીલ નથી ધરાપી નહીં નહી એટલે નહીં એટલે નહીં કોમ કે નહી પરથી નથી બોલું છે માણસ ઠેકાત નિશ્ચય બોલું છે એ તો કેવું જ રે દાદા પણ જે થયું કર્યું એટલે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 જેને કે ભાઈ જોવા મારું કરું એમ કઈ શું તું કહીએ તો આપડે એના માલિક બધા છે પછી મૂકી દેશે પેટીમાં પછી પાસે પેટી મૂળ મૂકીને બહાર કાઢી દેખાડે છે બંને આપડે શું લે તો આપણને ખબર પડે છે ખબર પડે છે એમના બધા શીખ છે કેવું મળે ગમે આવે આપડે શું લેવાની ખબર પડે છે ના એ આપડે પડે એ આપણે જોવાની જરૂર ને જે કામ જવું ત્યાં ફેરવવાના ઠેરવવાનું ફેરઈયે તો છે એ બાજુ જવું જ નથી પણ અંતર અંતર કરવા છે અમુક સંજોગો એવા હોય વિચાર ફૂટે છે આવા સંજોગો એવા હોય એટલે વિચાર ફૂટે છે આપણે ja, એકવાનું એ છ ત્યાં થી મહાત્મા શ્રી ચંદીરામ સહાણી ત્યાં નવજીવન વડોદરા સવાર ત્યાગ ના પણ હોય ત્યાગ હોય શું समझे बेवरे बुद्धि ने खास बहुत शास्त्रों के पीछे एम क કે આ છેલ્લે અસહજ થઈ ના કામ થાય છે બુદ્ધિ ખરાશ થયા પછી સહજ વાળી થાય તમારી બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ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 આમ તો સંજય હું શું કેવા માંગુ કનૈયા ભાઈ પાંચસો ગ્રહણ ના કરે છતાં કોઈક ભેગા થાય તો કનૈયાભાઈ શું કે પેલો હોય તો આપી જજો એમ કે સાહેબ હોય તો પેલો શું કે શું આપી દેવાનું કહો છો તો આપડે કઈ તમે પાંચસો ની કે તમે મારી પાસે જ લઈ ગયા હતા તમે ભૂલી ગયા લાગો છો એટલે તમે મારી પાસે ગયેલા એટલે આપણે સમજી નો નહીં તો આખી રાત ચલાય ચલાય કરે બુદ્ધિ કસરત કરાય કરાય કરે જો એ ન્યા આવે આખી બુદ્ધિ કસરત કરાય કરે નઈ આ બુદ્ધિ ઓછી થવાનો અમારો રસ્તો હા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 પાંચસો થી છૂટી જતો હોય તો બઉ સારા સારું છે એટલે પાંચસો આપી દે ને એટલે આપણે પ્રસંગ ફરી બાજે એ આપણી પાસે આવે નહી આપડે એની એટલે મોટા મોટો ફાયદો થયો આપડે લાખો રૂપિયા પાંચસો લીધા ફાયદો નથી એની પાસે આવું બોલે આવું બોલના હોય છે કે પોસિબલ વસ્તુ છે દુનિયામાં આવા જ છે અમારે દાખલો બનેલો તે મારી જાતે મને દર લાભ થઈ ગયો આવા માસ થી પેલું તો હા ને બધું કે આપેલા તેનો ગુણ ક્યાં ઉપકાર ક્યાં ગયો બધું તેને બધા આપડે શરમથી બોલીએ નઈ આપડે શરમથી બોલીએ દુઃખ થશે મે આપ્યા બહુ આવડું હિંમત ભગવાન ને છેતરાત એ કરી એવું માણસ એટલે મેં કોઈ આ તો દબત્કાર કરવા છે મે તમને અમને ખોટું આવે એની પાસે લીધા હોત ને તો મને પાંચ લાખ ના નુકસાન ઉતાર હતી એનું ઓળખાણ થયું શું માટે કારણ હું એ એના કરતા મને બઉ છુટ થયું લાભ થયો અત્યારે આવું છે અને સારો માણસ ચેતરે નઈ દારો માણસ પાનસે આકારો ઉપકાર બોલે નહી એવા જોયેલા કે નહી જોયા હે બધી જાતના છે કોઈ ચિરસ્કાર કરવા તેવા નથી જો અમુક માણસો હોય તેને જગત બધું ભગવાય છે પણ બુદ્ધિ બુદ્ધિ બંધ કરવાનો ઉપાય અને એની પર જો બુદ્ધિ ચલાવો તો રાત થી રાત કેટલા દાડાઓ કરે ડાલેક ના ચાલે કેટલા દા